तो तो आनंग था हम राज कि दादा कह पलका थी गु लगे बाजु दादा तेने બોલો પોતાનો પોતાનો આપઘાત કરીને થકી જાય ભરત એ બધું કે મારે તો આવું થઈ ગયું ટાયર બેસી ગયું એવું લાગે તો એટલે બધી સંતોષ બધી જ ખોટી સાથે મને લાગે કે થોડું તો સાચું હોય પૈસા સંબંધી નિષ્ફળ છે જે આ કારખો માં એકાદ માં છે ના ફાય છે એ કેસે આની સમજીતક નાઈ સમજીને એ તરક કરી દીધું કે ગાય સર ગાટર થઈ આ બાજુ નું ખૂણો ખરો કે એટલો પેલો એટલો વરી સ્માલ થાઈ રહે છે દર આદર કોઈ મોહસ આઈ એ બાજુ આપણ ટીકળી આપણ મોર આ તો મરી આ કઈ છોકરા છોકરી થવા નહીં છે રાકેશ નો લાયો હોય તો જ આવે હિસાબ જ નહી હાલ ચાર દિવસ હોય ચાર દિવસ બધું પછી એવું થાય કે ચાલો ત્રણ ચાર દિવસ જઈ આવો નોકરી ચાલુ થઈ નોકરી ઉપર જવું એવું થાય એમ કે ભંડોળ સ્વભાવ કરો ને કઈ કામ હોય તો એમાં ફરવાય દે તો નવરા પડે ને પ્રગતિ ના મંડાય ચાર ગાડા આવ્યો હો सत्संग साबड़ी सांभ बढ़ू अवड़े पाटे कर <laughs> <laughs> <laughs> <laughs> <laughs> एक कहते रविवार एक दिवस શાકભાજી રહ્યો અરે દાદાજી હું તારા જઈશું જેટલું આ બધી પોતાની ભૂલો એક દાડમ બઉ દેખાય આ મહિના માં ના દેખાયું એક દાડમ બધું રાગે પડી જાય નિરંતર મ૨્ળરલે દ્રણ મ૨ાલે જેર દે જેર રહે જેર સાળ. કાળે હાળાલાલે, સે હાળાલે જેર હાળાલે. નહિ તો અથવા ઠંડક એના હિસાબે ઉપયોગ ચુકાય જાય છે નાદા ની હાજરી માં જે ઠંડક વર્તાય છે તો એને હિસાબે ઉપયોગ ચુકાય જાય ને નહિ એ તો ઠંડક વધે ને એટલે ઉપયોગ એટલે ઉપયોગ રહે ને દાદા ઠંડક તો ક્યારે વચ્ચે ઉપયોગમાં હોય પણ વધશે કે નહીં એવું નહીં પણ ઠંડક ઠંડક વળતે જાગૃતિ માંથી મન થતી હોય ઠંડક વર્તે એટલે જાગૃતિ મન થઈ જાય પછી પ્રગતિ ના મળે તો ધારે થાય બીજું બહાર નું ગ્રહણ કરણ બંધ થઈ જાય બહાર નું ગ્રહણ બહાર થાય અને અહીંયા આગળ ધીમે ધીમે ઘસાતું જાય બગડે મને મને ઉપયોગ રહેતો નથી ઉપયોગ તો રહેતો નથી ઉપયોગ રહેતો નથી અને આવો અહીંથી જતા રહેવું મન ના થાય કોઈ દિવસ દે આવડતું નથી એક માસ એવો નથી ફરજીત અહિયાં પડી રહ્યો જાય આપે એવું કહ્યું કે અહી ઉપયોગ રહે નિરંતર કામ નું છે તો મને કમ નહી પૂછો કે કે જે મારે ઉપયોગ થાય તો નથી એટલે એમ કહે છે કે ભઈ તારું કામ નહી અટવાય દેખ દેરા બરોબર ભરત ભાઈ ની વાત સાચી ભરત ભાઈ ને તો બહાર જાય તું તો બહાર એડજસ્ટ કરે બદે તો બધું કરી જશે આ દુસવાજો તો યાર વ્યાપે પડ્યું આ તો બહાર જતો એડજસ્ટ કોને થતો તેજ નુકસાન એ કહે છે કે મારે અહીં ઉપયોગ ના રહે તો કામ નું શું છે એવું કે એવું નહી કે એટલે ઉપયોગ એમ નહી રહેતો નથી જો તો પછી ઉપયોગ રહેશે કચરો એકદમ ઓછો થઈ જાય એકાવન ટકા પછી પોતા પૂછે છે કે વગર ઉપયોગે ધોવાય અને ઉપયોગ પૂર્વક જોવાય એમાં શું છે બહુ શું છે ચોખું થયેલું બધા ઉપયોગ પૂર્વ એટલે સહજ પૂર્વક સહજ નહીં જાગૃતિ સંપૂર્ણ જાગૃતિ નહી હોય કે ધંધો છે खरे खरा उपयोग केव खरेखर जो करूल પછી ગરોડે જવાની ગાડી બેઠો પછી ક્યારે આવે ક્યારે આવે ડબ્બા વાળા ના લોકો ગાડી બેઠો દાદા સુડ ઉપયોગ એટલે પોતાની પ્રકૃતિ ને જોયા કરીએ મનોવચન ઉપયોગ ઉપર ઉપયોગ હોય દાદા પેલો તો ઉપયોગ ઉપર ઉપયોગ એ તો બઉ ઉપયોગ જીદી આજ્ઞા થી આજ્ઞા દાદા એ ઉપયોગ તો જ્ઞાની પુરુષ હોય ને એ મહાત્મા દર્શન કરીએ આપની હાજરી માંગમાં બીજું શું કહ્યું કે કે આનંદ થાય છે ખાતરી થઈ ગઈ આત્મા ખાતરી થઈ ગઈ એવી પ્રતિ છે ચોક્કસ છે માલ તારો કચરો દેખી આખો કચરા તો એની ભ્રાંતિ दादा येप्ट कर बाकी दादा बदा ने होदा कचरो गम्योग लेवा कचरो माल पड़ो हो, हो, हो कनेक्शन करू સુગંધ સુગંધ ઉગડી જ જાય ગમે તે આપડે સુગંધ નાખી નાખીએ તો એની ગંધ એટલી બધી કે સુગંધ મુગંધ બધું ઉડી જાય હાર કચરો તમને કહ્યું છે બહુ આનંદ છે ને પાછો એવી પ્રકૃતિ લઈને આવ્યા હોય ને એ જુદી જાતનું છે ઊંધું જોઈએ એમનો ગુણ જાય બીજા ગુણ જે એની પણ છે ભગવાન ના ગુણ છે સંપૂર્ણ બધા સંપૂર્ણ ભગવાન હજુ વાત કરું ત્યાં બેસતું નથી આવતું નથી હોય નહી તારી થર્મોટર છે બગડેલા થર્મોમીટર થી એકસો બે ડિગ્રી થર્મોમીટર તો ડિસ્ટન્સર પછી શાના માટે તું સમજવાનું પહેલા આ જેની લો બુકો સારી છે જેને હું છે પણ એવું બોલે કે દાદાનું કઈ થયું કર્યું એમાં વિચારવાનું ના જો પગરેજે ન ન થકે દે. થકે નહી દે. હે એ કે છે ને કે તુમમાંથી બધી અવાજ કરી નાખી તું. તુમમાંથી આવાડ ના. આઈ ના કરી. એ ખોટી આવા બરી તું કિડારે આતે તે એક મહી સ સટા પેલા તો ઉડી જશે. ઠીક છે. અલા ધ્યાન નમ કે કાયમ કાળ્યા કરે. એમ કઉ છું સારા કે નરસા અસર એટલી બધી પડી ગઈ છે કે આત્મા ને હાલ બંધ થઈ ગયું પરહેજ પર પ્રકૃતિ નો એક પણ ગુણ મારા માં નથી ને મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી એવું આપ કો છો ને પ્રકૃતિ ગુણ એક પણ મારા નથી હા પણ તારા નથી એટલે તારા પણ રહેવું જોઈએ પ્રકૃતિ નું દબાણ બહુ છે ને પ્રકૃતિ બહુ દબાણ માત્રા તમારાચરા સુધા એટલે અમારા કચરા એટલે અમારા કચરા કેવા દાદા દાદા એ કહ્યું ને હમણાં આપા બધા નીકળે નહિ હા નીકળી જાય થોડી વાર કે છે ને મારી પાસે નથી એટલે કઈ થર્મોમીટર ના એક થર્મોમીટર હાથે એના થર્મોપીટર જોર જોતો છે કે આવી બે ડિગ્રી ભરેલો છે આત્મા પ્રાપ્ત થઈ જશે જે દાદા ના શરણ માં આવ્યો ને આત્મા પ્રાપ્ત થઈ જાય ને દાદા શરણે આવ્યો એને આત્મ પ્રાપ્ત થઈ જાય કે નહીં दादापे कहलू तो बल्ब उड़ी गए लगे आपे मैंने कहलुर्दी बात निकल तारो बलब उड़ी गयु लगे बल्ब उड़ी गयु लगे તારે એમના સંઘ માં આવું થાય બધું ઉડી જાય સારો બલ્બ ઉડીલો બીજે બલ્બ ચાલુ હોય કેવું કેવું આ લાઈન ચડાયો બલ્બ આ બાજુ બેઠો બલ્બ આ ચાલુ થઇ ગયો અમારું ના થાય અમે એમના સંઘ માં સુધરે સુધરે સુધરે તમારે રંગ ન થતો જાય રાખો પણ સમજો ના સમજો શું સમજું એ સમજો પણ એમને ચેત ના લાગી જાય ના ચેત એવું ચેજ લાગે નવી શ્રી વાત નીકળી આવે તારે આ બાજુ નવી શરી વાત કરી નાખી ગયી બધી સફો કે છે ને બહુ થયું એટલે પછી મેં છોડી દીધું છે ને તો ના છોડ ને તારે એવું ન બે બાજુ હા ગમે પક્ષ એવું મીઠો લાગે પછી ખુદ કડ લાગે મને હજુ ખબર નથી પડતી આ કડ બધા આવજે કેટલો સહી માણસો પર ક્યાંય ગયો બધાની હાજરીમાં ભરત ની તેની દીક ના રાખીને તેમના માટે પણ લાલ મળ્યા પછી શું કરવાનું બાળી મેળ્યા પછી પછી કશું ના હોય દાદા એમને પાછું બને એટલું વધારે મિકેનિકલ હેડ છે કેવું છે સમજણ જ નથી પગડ પગડે એટલે તે પાર લાવે અરે એમાં કઈ સત્ય ને નિષ્ટા હોય બોલે એની તો બસ એક જ મારું સાથમાં તમારે બરાબર જુકતી નિષ્ટા વિશ્વાસ કરી લે ઇન સટેમ સાદા મને તો છેલ્લે આસ્કુરીની માં કરી ને જ્યા સંતન નામે નીકળી જ નિકળી બધા ગર્ભરી ઉપરી માની ગયા પછી ગર્ગ ને નોકરી કોઈ ને ઉડી ગયું બધું ઉપર ગઈ બધા બધા ઉપરીયા તો હા ડાપણ આવ એ લોકો તો એમ જ સમજે કે આપણા પૈડા બહુ મજબૂત છે ના નીકળી ગયા હરા નીકળી હા તો જો કે દાદા પાસે આવેલા છે એટલે એ હોય પણ કેટલાક બીજા પાર્ટી જે નહી એટલે વ્યવહારમાં હોય છે તેમાય ની ગોકુ કે તું મને તોય કામ તો જ નથી કામ તો જ નથી બસ આબરા તો ને સંભવ આరగમતી ઓડાળીની વાત કરે ઓડાળીની વાત કરે નિકાળું તો આ ભાઈ બોલાય બધું આપડે પીધા પીધા ના ખવાય ના ખુ હું તારા રીતે કેવું લાગે હા તાકી મને બઉ ખરાબ લાગે કારણ કે કરાર ગયા દોસ્તું કરું અને અમે કરાર કરીને તૂટી ગયા છે ગંદરી ગળા બે श्रीमद रात कहूला प्र नगरी मैं મો એટલે માણસ કરી દે અનાજ થી કટે કેટલા બધા સબ્જેક્ટ બહુ સબ્જેક્ટ છે વાત તો બે સબ્જેક્ટ છે પણ દાદા જ્ઞાની પાસે આવ્યા પછી સંસાર છે તે જેમ આપડે નકશાબ જોતા હોય ને એવું લાગે નકશાબ દરિયા જોઈએ દરિયા માં કરીએ એના છે ને તે સુખી થવાનો માર્ગ છે અને વિસ્તાર છે ધર્મ ધર્મ ની જરૂર નહી ધર્મ છે આ ફળા અધર્મ આ ફળ આપે આ કહેવા જોઈએ નિષ્ફળ કરવા નિષ્ફળ કરવા સફળ તો નિષ્ફળ કરવા સારું ત્યારે ખાદી તનવા તો નહિ કોઈ ગોટલો ચેકી નાખ્યો નહીં જવા નાખવું ના કે બઉ શેખવાનું નહીં શેખ્યો ભક્તિ બુદ્ધિ જ્ઞાન લોકો જ્ઞાન નો અગ્નિ ભયંકર બધું જ પ્રાચીન આવો આવો આવું ભીડ માં એકાંત આવે એના જે એકાંતાંત મન ખુલ્લું રહેલું ખુલ્લું બે ચાર થો રોપે હોય પણ હું બે થોડો એકલા થોડા ની પાસે તો ત્યાં જોયા તુલસી રોપી જંગલ માંથી પેલા ઉંદર ભાઈ ફરે છોડો મહાત્માન કેસાંગી થવન નથી ની થાય નવરંગી થવો નથીવન રંગ જ ના લાગેલું છૂટતી નથી ઉંદર કાપી ગયા ત્યારે લોકો પૂછવા મળ્યો માથ માં એ ક્યાં હુઆ ક્યાં કને કા કોઈ પથાર મારા તમારા જે મળી આવ્યો ને મારા બિલાડી રાખો એટલે ઉંદર ફરી નઈ આવે ભોજન હોટલ માં ડાહીમા ના ગોડા કુતરોના છત્રીઓ ડાહી માના છોકરા કર્યા હા બઉ છત્રી ને બહુ ડાહી ગયા જરા ના થાય દ આપડે અત્યારે એડજસ્ટ થાય ના થાય છે આપડે કહેવત થાય ના થાય છે એ કારણ છે પણ આ કહેવત તમે હવે છે નહીં હવે છે ગાડી મારે ડાયા છીકરા મોક્ષ પચાસ હો કાઉન્ટ એકસો પચાસ ની તો કાઉન્ટ ચાલશે બે વાર નું નહિ ચાલે ખાટલા ની ખાટલા એમાં કામ લાગે કચરામ જીવ રે આખો જીવ જ આત્મા નો ઉપયોગ ઝીણું કાપવા માટે બેસીએ છીએ તો કલાકો ના કલાકો બધા નીકળી જાય ઉપાશ્રય માંથી કે મંદિર બહાર આવીએ તોય કશું ના હોય એ ઝીણા કાપવાનો કાપવા બધો સમય જતો મંદિર માંથી બહાર આવ્યો ને તો નીચે ઉતરાવાનું કરે આમ કે બાપજી હું અને લોકો એમ નાખે કે આપતા નથી કે પછી નિયળું કરે મોક્ષ અરે કઈ મજા ના પડી હા સત્ય મોક્ષ છે પછી શક્તિ એ બાજુ કંટાળ રેતા હશે